હવે એમને કહી મોટા થઈ ગયા સ્વામિનારાયણ ચાંદી કાકા કે આ બધા સ્વામિનારાયણ છે એમનો ચેલો પાછળ આવે ને તો તમે એક ચેલો રાખ્યો છે કે ઘરનું ખાઈ ને જો કરવાનું હોય તો ચેલો થવા આવજે ઘરનું ખાઈ ને આ કરવાનું હોય તો ચેલો થવા આવજે ચેલો કોઈ એવો ના હોય કે ઘરનું ખાઈ ને થવા આવે તીર્શંકર ની મૂર્તિ છે વા શું કરું કૃષ્ણ ભગવાન મૂકવાનું શું કારણ કે વાસુદેવ નારાયણ છે શું અમારું પદ તે ખરું પણ જો અમે મૂર્તિ મુકાવીશું તો પાછળ વાળા પાસે મૂર્તિ મુકાય મુકાય નહીં કઈ ભૂખ નથી વર્લ્ડ માં કોઈ જાતની કિર્તિ કોઈ જાત ની ભૂખ નથી ભીખે નથી લક્ષ્મી ની નથી સ્ત્રીઓની ભીખ નથી વિષયની ભીખ નથી માન ની નથી કિર્તિ ની નથી કોઈ પણ પ્રકારની જેને ભીખ નથી ભગવાન ચૌદ લોક નો નાદ છે હું તો બારી બારી કાર્ય કરીને જઈશ ચેલો કોણ રે અહીંયા ગાડી ને હોય તો ચેલો રહે કોણ તો પછી આ સોસાયટી ને સોસાયટી બંધાય છે મોટો તો હોવો જોઈએ ને મોટો કોઈ મોટો માણસ ને કણસ તો હોવો જોઈએ સોસાયટી ઓછો છો સુરત ની ત્યાં મોટો કોઈ હોય ને અહી આવ નાના નાનો મોટો કોઈ મોટો નાની હોય દે લઘુતમ પુરુષ લઘુત્તમ એટલે લોકો મને કે ગુરુ નો અર્થ ભારે થાય ભારે નો અર્થ ડૂબે થાય ભારે એટલે અવશ્ય ડૂબે અને એ ડૂબે તો ડૂબે પણ એને જોયું બેસનારાયણ શું થાય કહ્યું લોકો રાખતા હોવા છતા ડૂબે નહી કિલ્લી જોઈએ તે અમે આપીએ તારે કિલ્લી અમારી પાસે હોય શું કહ્યું અમે ગુરુ થઈએ અમારું ગુરુ અમારી આજ્ઞામાં ચાલે તમને થોડી ઘણી વાત કઈ ઘરના સેવામાં થઈ ગય એવું બધી ગમે છે બધી વાત ગમે છે દાદા નવા ધક્કો તમને શું કામ લાગે બધા દવાનો ધક્ નથી એને સંતોષ છે અને છે એ કે છે કે જેની પાસે નથી એને સંતોષ છે અમે સંતોષ મારીને બેઠા છે જેની પાસે નથી એને સંતોષ છે તો અમે સંતોષ માની બેઠા છે એ જ સારું છે ને પણ એપરો ધ્યો હતો વપરાતો જ નહીં અત્યારે હજાર વાપરી ખાવ નવાનો ધક્કો તો એ છે ને એમાં મુસલમાન નો આગળ વધન આપડે અહીંયા જવાનું છે ખેતર બદવાનું છે સવારના દાદા ખેતર હા દાદા સવારના આઠ વાગે નીકળી જઈશું તો બાર વાગે આવી જઈશું એમ પછી બાર વાગે આવીને 6-7 सिद्धार्थ जयंत बधिया फ्रेंड से पची रात न दस साढ़े दस घरेसु बहुत આવશે અહીંયા કેટલી ગાડીઓ લઈ જવાની છે બે ગાડીઓ દાદા શેરડી જ છે માઇલોની માયલો શેરડી છે દાદા અંદર વચ્ચમાં ત્રણ ફેક્ટરીઓ આવે છે તેની ખાંડ ની ફેક્ટરી ઈશ્વરભાઈ નતા એક્સેપ્ટ કરતા કેમ એવું દાદા તો પછી પાક દેવી ચાલે કેવી રીતે જય શશ્રી નવા નો ધક્કો કોઈ લગાડશે નહી નવા નું કોકડા મૂકી ને પછી ધક્કો લગાડશે આ તો દવા હિસાબ જ નઈ ને નવા છોકરાઓ છે દાદા નવાણ નો ધક્કો લાગે એમ નથી બધા છોકરા છે એટલે બધું મળી રે એવું કે છે છોકરા એટલે તમે બધા હા અમે છે ને હા ચાલો બઉ વાતો કરી લોકો ક્યાં ઘણા સ્ટેજ સુખી છે નથી લાગતો વાંધો ને મીઠાસ આવે તો હજી શેરી ખાવી ના આવે તો નાખી દે આવો જય સચિદાન દાદા ભવ પૈસા કમાવા માટે દેવ બરાબર હું જે માનતો પૈસા ની પાછળ જ પડ્યા છે જય શ્રી કૃષ્ણ ધર્મ આખરા પનાજીના ગીતામાં ગીતા ઉપરનો ફોટો ઉતારી દેવા છે